પોતાને કઈ કરવું પડ્યું એમાં અને પછી ઉપચાર થી ઘર ને ઘર કરતા કર્યા નથી બીજું કરેચાર ધાત્મા છે જે જે ક્રિક્રિયા છે તે સર્વ સફળ ભગવાને માર્યો અપીણ માર્યો ભગવાન ને મારવાની શકતી જ નથી મારી ગયા ભગવાન મારે છે ભગવાન કરે તો મજા નહિ કરી ભગવાન બચાવશે અપીલ ખા ભગવાન બચાવશે આ વસ્તુ મારી માખા માન અતિ કે